આવો આવો મારા ખાસમ ખાસ દિવસ છે આજે તો પંદર ઓગસ્ટ છે એટલે પણ ખાસ દિવસ છે અને આજે આ યશવી બેન નો પણ જન્મ દિવસ છે ભાઈ ઓહો યશવી બેન જન્મ દિવસની ખુબ ખૂબ શુભેચ્છા સાંભળો સાંભળો યશવી બેન પાર્શ્વી બેન આશ્વી ધીતિ દીવા ઓહો તમે બધા વાર્તા સાંભળવા આવ્યા છો એમને સાંભળો ત્યારે વાર્તા નામ છે આ યશવી જેવી કે વાત ન પૂછો એવી સુંદર આ છોકરીનું નામ હતું ટુની ટુની તો રોજ સવારે નિશાળે જાય અને બપોરે પાછી ઘરે આવે સાંજે સાત તાળી રમે અને મોજ મજા કરે અતિ એક દિવસની વાત છે ટુની આ દિવસે પણ પોતાની બેનપણીઓ સાથે નદી કિનારે રમવા ગઈ હતી મોટો મહેલ બનાવ્યો અંદર ઘણા બધા ઓરડાઓ કર્યા મહેલ ના ઊંચા ઊંચા મિનારા બનાવવા અને દરિયા કિનારેથી વીણી લાવેલા છીપલા અને શંખલા રેતીના મહેલ ને આ રેતીના ઢગલા માંથી બનાવેલા મહેલના એક મોટા એટલે બધી છોકરીઓ કહ્યું કે ટુની ચાલ હવે આ અંધારું કેટલું થયું આપણે ઘરે જવાનું મોડું થશે ઘરે આપણા માં અને બાપા રાહ જોતા હશે ચાલ ચાલ જલ્દી ટુની ટુની તો કે તમે લોકો ચાલતા ચાલો ત્યારે આપણે સૌ તો હવે ઘરે જઈએ ઘરે બધા ચિંતા કરતા હશે એમ કહીને બધી છોકરીઓ તો પોત ઘરે જવા માટે ચાલી નીકળી હવે તો આ ટુની દરિયાનો કાંઠો રેતી મહેલ રાતનું અંધારું બધા એકલા હતા તુની તો ખૂબ બહાદુર હતી ઓ આયશ્વી જેવી એટલે એ તો પોતાનો રેતીનો મહેલ બનાવવામાં મશગુલ હતી દરિયાના કાંઠે રમતા રમતા સાંજે તેને એક મોટો શંખ જડેલો આ શંખ ટૂની લઈ આવી અને રેતીના બનાવેલા મહેલના એક ઓરડામાં ઢીંગલીના પલંગ તરીકે મૂક્યો એને ટુની મનમાં અને મનમાં ખુશ થતી બોલી હવે મારી ઢીંગલી આ મહેલ ની રાણી બનશે સાંજે અમે બેનપણીઓ આવીશું ત્યારે એ બધી તો આ શંખ નો પલંગ જોઈને ખૂબ રાજી થશે ભાઈ આવું બોલતી બોલતી ટુની તો પોતાના ગામ તરફ પોતાના ઘર તરફ ચાલતી થઈ એ ચાર પાંચ પગલા ચાલી હશે ત્યાં તો તેને પાછળથી અવાજાયો પાછી આવું તો બહુ બહાદુર છે મારી મારી મદદ કરીશ ટુની ટુની થયું કે મારી બધી બેનપણીઓ તો ઘરે જતી રહી છે તો આ વળી કોનો અવાજ છે તેને પાછળ ફરીને જોયું તો રેતી બનાવેલા બધા મીણબત્તીઓ જગમગતી હોય તેમ ટુની એ જઈને જોયું તો શંખના પલંગ ઉપર તેની ઢીંગલી જેવડી જ ઢીંગલી બેઠી હતી પણ આ કઈ ટૂની ઢીંગલી નહોતી એ તો શંખ માંથી નીકળેલી જીવતી જાગતી ઢીંગલી હતી આખ વાળીપલા અને મોતીઓના બનેલા હતા હો પારશુ ટુની ઢીંગલીને હાથોમાં તેડી એટલે ઢીંગલી તો ડુચકા ભરવા લાગી રડે રડે ને એવી રડે કે વાત હું કઈ ઢીંગલી નથી હું તો હું તો આ દરિયાની માછલી છું માછલી પણ આ દરિયાની પેલી તરફ જ્યાંથી સૂરજ દાદા ઉગે છે તે તરફ એક દરિયા રાક્ષસ રહે છે મોટા મોટા શંખલા ચીપલા જડેલા છે કે જેને અડે એ નિર્જીવ બની જાય એક વખત હું દરિયામાં તરતી તરતી આ રાક્ષસ ના મહેલ સુધી પહોંચી ગઈ હતી રાક્ષસ તો ઘસ ઘસટ ઊંઘતો હતો એટલે હું તો તરતી તરતી જઈ રહી હતી પણ રાક્ષસ ને ઊંઘમાં ઊંઘમાં અને એના આઠ હાથો એક હાથ મારા ઉપર પડ્યો હું મરી તો નહી પણ આ જો ટુ હું જીવતી માછલી છીપલા શંકલા બનેલી નાનકડી ઢીંગલી બની ગઈ છું ટૂની તું મને તારા ઘરે લઈ જઈશ તારી સાથે મને રાખીશ તો બધું ધીમે ધીમે સરખું થઈ જશે હો અને પછી તું મને તારા ઘર પાસે નદીમાં મૂકી દેજે વહેતી નદીમાં પછી તો ટુની આ ઢીંગલીને હાથોમાં ઉપાડીને પોતાના ઘરે લઈ ગઈ રોજ ટૂની ઢીંગલી ને જમાડે રમાડે ઢીંગલી દિવસ ઢીંગલી તો પાછી માછલી બની ગઈ ભાઈ સુંદર મજાની અને તે દિવસ આ માછલી ફરી પાછી ક્યારેય દરિયાના પાણીમાં પાછી ગઈ નથી હો અને નદીના વહેતા પાણીમાં જ ટુનીના ગામમાં રહે છે અને મોજ મજા કરે છે એ તો ફરી પાછી ટૂની બેન પણ બની બધા મોજ કરે છે તો ભાઈ યશવી બેન પારશ્વી તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહેવાનું છું હો ભાઈ આવજો